જ્ઞાની કૃપા થી શું ના થાય જ્ઞાની પોતે પરમાત્મા થી શું છે કૃપા થી શું ના થાય આ જગત માં બધું જ ચીજ થાય ફક્ત કૃપા પ્રાપ્ત થવાની જરૂર છે ઉપસ્થિત પપૈયો વાજય પપૈયા હોય છે ને એવું બધું શું પપૈયો ના બે વાજન છે જગત નું બધું જ આ જ્ઞાન વાંજ્યું છે સંસાર ચલાવનારું છે શું છે જે પરિણામ આવ્યું પછી વાંચવાની જરૂર નહી એવું આ બુદ્ધિ બુદ્ધિ માં ઊંધું થઈ જાય નઈ તો વાંચવા માંડી જાય પુસ્તક બધા એટલા માટે મેં ના પાડી બધાને કપાલ દેવ ના પુસ્તક એ વાંચવાનું ના પડે જેટલું કૃપાલદેવ ની ચોપડી વાંચવાથી મને અહિયાં આવવા માટે કાયમ આવવાની બંધન માં બધા છે બધી દુકાનો બાકી રહ્યું છે શું થાય છે આત્મા જાગ્રત થઈ જાય છે અને જે ચિત સંસારમાં બટેક બટેક કરતું હતું તે જીદ આમાં બટેક બટેક કરે પછી શું કરે આમાં આમાં આઘું પાછું થાય નહીં નહી તો પેલા સંસારમાં આમ થી આમ જાય ત્યાં સુધી ત્યાં લાભા માર્યા જ કરે અસુધ જીત કહેવાય આટલું કેટલા રેના સંસાર ઉપર રહ્યો છે અબાજી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 એમાં કે નિરંતર પેલું આમ કરું કે તેમ કરું એની બદલે આ કોણ કરી રહ્યું છે અને પોતે કોણ છે એવા પ્રકારે જાગૃતિ રહ્યા કરે મથરુ કેમ કરી શકે મથરુર આપણે ભના છીએ મથરુ એવું છે ગુનેગાર લોકો કરેલો તમને દંડે આપડે કોઈ ડખર નખર કહી શકાય એમ થયા નહી એવું લાગી રહ્યું જિંદગીમાં કોઈ અવતારમાં મન વચન ક્યાંય ચોરી કરી નથી તમારે તો કોઈ ચોરી કરી શકે જુએ કરે તો અડાય નહીં એને એટલો બધો કાયદો છે તો માટે તમે કાયદાથી મુક્ત થઈ જાવ તો મારે દુનિયામાં કોઈ ચીજ ચોરીને ના દે બીજી ના દે થતું જ પછી મારે હિંસા કરવી નથી આપડે કોઈ નું લઈ આવી સારા વિચારો નું આવરણ ઓળાઈ અમારું પૂર્વ લેણું હતું તે લઈ આવ્યા આપડું લઈ જાય ત્યારે પેલી વાત કરીએ એ બધું ચાલે નહીં આ તો ન્યાય છે કોઈ તમારું નામ દે દે કે તમે ભગવાન છો ને કેવી રીતે નામ દે છે કોની ઘણા માપ ની એની તાકાત હતી કે નામ દઈ શકે પણ તમારા ગુના છે કઈ વસ્તુ કરીએ નઈ કોઈનું નામ ના લઈએ વ્યવહાર કેવી રીતે ચાલે નામ લેવાનું આગળ નથી કોઈ દુઃખ ના ત્રાસ નહી આપવો જોઈએ એને દુઃખ લાગે છે આપણા મન ને ક્યાં છે કેટલા મચરા મારી નાખા ને કેટલું ગેસ નું બનાવી ને આપડે જ બધું છે આ પ્રત્યાઘાત મચ્છર એક કર્યું કે બે કઈ બે પ્રત્યાઘાત આપડો જે જે બધું બધું પોતાના હિસાબ છે તમે કાયદા થી બાર કશું નહી થઈ શકી એટલા બધા લોકો આલમબર લઈ ચડી વાગે ચડી વાગ્યા જાનવર ગયા પછી પુરાવો ચડી વાગ્યો મારા જાનવર જોયો નથી હા આવું કરનાર જાનવર જોયો પોતાને બોંધ હોય ને કાયદા મારા જગત નથી બિલકુલ કાયદેસર છે ભરકાડ ચોર નથી ભરગાટ શું તમને કેમ લાગે છે કાયદો સરખી જાત સરખી જાત કે ઉપડી જાત હા જગત નો કાયદો છે ના શક્તિ વાળો અશક્તિ વાળો મારે એ તો કાયદો છે એ કાયદો તમે કયો કરો અને ભગવાન શક્તિ વાળો કોને બનાવે છે સંજય ગાંધી એમનો સ્વર્ગત કહ્યું માર ખાઈ લો આખી લાઈફ એવું કરીશ ને તેના પછી તારણ કાઢી રાખીશું તારણ કાઢીશું અને માર પછી ઓછો છે મેં જોયો કોઈ જાત મારે ના એ આખું તારણ કાઢી આપ્યું તેનું તારણ કાઢી રાખ્યું તારણ કાઢવું છે કાઢી આપ્યું મને તો પોતાને મળી ગયું તાર પણ ज्यादा लाइन पर आई तो अच्छी छोड़त नहीं।, नहीं जरा गुना करूना मत बंद करो અંધારામાં હાફ નાખે આ રૂમ આખો હાફ થી ભરેલો હોય પણ પેલો જો પુરુષ બે ને હાપ ઉપરાડી જાય પણ એમ અડાય નહી તો ઉંદર ને બિલાડી મારવા જતી બિલાડી મારે છે ધંધો કરવા જતા હોય અને તમને તો આગળ મારે એના એનો ધંધો કરે છે ને એના છોકરાને ખવડાવવા ના દે બધું બિલાડી એના છોકરાને ખવડાવવા ના દે એમ રસ્તો તમે શું કાઢી કરો છો પેલો કૂતરો સાથે બીજા કુતરા નું મારતો છે ત્યારે ગુનો મેડતા હોય ને જોઈને બે ભાઈ લડતા હોય તો ચાલે છો હવે બધા વિચાર છે બધા क्या मैं कि हेल्प करो तो, आप तो, ये तो नहीं दो? <laughs> <laughs> <laughs> चलो <फुट्राएक> नहीं चलो तो कूतरा पेपर मची बड़ता है खोरू जाए थोड़ा जाए मरी जाए अच्छे घना पेपर मचिए મારે ચેતી ને ચાલજો આ જગત તો બહુ જુદી સદન ન્યાય સ્વરૂપ છે મેં થી હિસાબ કરતો કરતો કાઢ્યો છે જગત હું આપી શકું હિસાબ ના લાગે ઠંડક અનુભવ લેવું પડે ને અનુભવ લેવો તારે જ કમતા હોય ને માર ના પત્તો પડે અનુભવજી બે બચ્ચા હોય ને સર એનો ખોરાક છે બિલાવી ના આવે બિલાડી ભૂખી જ હોય કેમ નજર ના આવે કેમ કે મધુર મહેનત કરે ત્યારે ખાવાનું લાવે પૈસા તારે ખાવાનું મળે એવું નતું ને એવું નતું કઈક કોઈને દુખ ના થાય એવી રીતે વાત જાનવર બાનવર કોઈ દુઃખ ના થાય નાના જીવડા ને છે નાસી ના જતો કેમ ના જીવવાની ઈચ્છા છે તો તમારી પાસે આના પલિંગ માં નાખ્યો નઈ તે હિસાબ પાછું પાછો કેવું છે તમે જો કદી એની લાડવા આપો તો એ તમને બાર લાડવા આપી જાય તમે કહો મારે એમને આવ્યા જ નહીં હું નહી આપણે પોતાનો છોકરા જુદું થાય નહિ પોતાનો છોકરા મારી નાખે તો જુદું ના થાય આ નો તો વ્યવહાર છે વ્યવહાર તમે ગાવી તમને ખોટી આશા રાખી શું કોકરા ને હારી રીતે બોલાવી બોલાવેદ્ર શું છે વ્યવહાર છે શું છે હકીકત સ્વરૂપ નથી આ વ્યવહાર સ્વરૂપ છે જેવું તમે રાખશો એવું ખબર પડે કરી પાછા આવે છે સર તો મરી જાય છે પાછા માં પાછા આવીને જમે ખરા ગયા બધા એમજે શું તમે ખંડુભી ને પૂછ્યો ખંડુભી એવું તમે હા શું કર્યા કરો પણ તમે જમ નથી કરતો જે અત્યારે બંધ કરવાનો પ્રયત્ન કરી દે છે લોકો શંકર ને તારી વધારે પડતું બોલે તમારે તારો જ બે વાર રેવાનું છે હવે બે વાર તો આપી દો ને આપડે કઈક બે વાર રેવાનું છે અમે હાચી લેવા બોલે ગાળો લેતા આપણને કઈ હાથી મુદત પૂરી થવાય આપડા મારે છે મારતા નથી કોઈ એમ તો બઉ છે શબ્દ ના બોલ મારે શબ્દ ના બોલ બોન રૂાય રુજાય ને એવું બોલ તમને કોઈ મારે ખરાબ હોય હમ તમને એવો બોલ મારે હોય આપડે બોલીએ ખરા કઈ પછી કઈ વસ્તુ સહન ના થાય તરફ બોલીએ કાળજી ન એટલે કાળજી નહિ બઉ બેરાટ કોને એક ખોડ્યો ભાગ્યો ખોલી ખોડ્યો ખોડ્યો ખોડ્યો બીધા યોગ હશે એનો પાટો હે પછી ભગવાન મને કે છે તમે કોને કર્યું આવું તો હું કઉવાન જાવ તું ભગવાન તેવું બોલતો તમે કોને કર્યું કેટલાક લોકો મને કે છે તમે લોકોનું દુઃખ લીધું મોટા મોટા માણસો પંડિતજી કરીને છે અહિયાં એમને કઈ કોઈનો રોગ લીધો છે કે એવું કે છે લોકો હવે દર્દી નો રોગ પોતે લીધો એવું એવા મને વાતો કરે છે લોકો મને એવું કે છે વાત માં શું માલ છે બે પાંચ ઓગણસી રાજુભાઈ ને ત્યાં અલકાભુરી સાંજે માણસ માણસ તમારા દેખાય છે ભગવાને ચાલી મોટ કર્યું ભગવાને મોહ ના બે ભાગ પાયા આજ્ઞાન તો કરે ને બધા આ સાધુઓ જૈનાચાર્ય ત્યાં કરશે ત્યાં કરે તમારું તમારું વર્તમાન વર્તન કરે તે હો પણ દર્શન મોજે ઊંધા ચાલી રહ્યા છો એ દ્રષ્ટિ ઊંધી છે તો થતી થઈ જાય તો બધા તમે પોતે શું કે તારી પાછો ત્યાગી વાગી સમય એ પાયાની વાત છે પાયાની વાત પાયાની વાત પણ અમારે ઇફેક્ટમાં તો લાવો તો પડશે ને આ જન્મે આવતા જન્મે અમારી દ્રષ્ટિ સાવળી થઈ તમને કેમ લાગે તમે તો સમજા ખાલી સારું નીકળી ગયું છે એટલે તમને એમ લાગે કે દાદા થઇ ગયા ચારિત્ર મો પાતળો થતો જાય ને પાતળો થતો જાય તો પછી અને મારો તો આનંદ તૈયાર કરી લાયેલો મારું મારી જોડે સરખામણી ગયો ના સર નથી કરતા ભગવાને કહ્યું કે મોહ ના બે ભાગ છે એક દર્શન મોહ અને ચારિત્ર મો અને એક ચારિત્ર દર્શન મોહ એટલે આને ઉત્તર માનવું અને એ બાજુ છે આપડે આવ્યો ત્યારથી એનો કે દર્શન ગયો ગયા રહી છું ત્યાં રીતે જેટલું હું જોઈ તું ગેસ ને જેટલા મારી અવરો આવ્યો તું આવ્યો આઠસો પેલું પૂછે આઠસો પેલું જવું પડે ને એને સારી રીતે મોકલયું શું કર્યું તું આઠસો પેલું બધું આવ્યો એટલે આઠસો મારી સાનું મેં તમને થતું કર્યું પણ થતું કર્યું પણ